You better be looking That's that loud from mysticism Ha ha ha તેંકાર નો ખોટો છે બીજું શાંત જાડો અહંકાર હોય તો બોડી ચાર ગાડો અહંકાર હોય તો ગાળું હોય જેવો અહંકાર એવું પણ એટલે એવું નહી કે આ ક્ષેત્ર ના અનુસરીને અહંકાર અહંકાર ને અનુસરીને ક્ષેત્ર છે મળ્યું છે સ્પેસ મળી છે એને એવી સ્પેસ ને લઈને એને એવો અહંકાર ઉભો થયો છે કે અહંકાર લઈને સ્પેસ થઈ છે આજે સ્પેસ મળી મને એને લઈને મારો અહંકાર એવો છે કે મારા અહંકાર મારો અહંકાર એવો થવાનો છે એટલે આવી સ્પેસ મને મળી છે એમનો પ્રશ્ન છે કે સ્પેસ નો લઈ થાય કે નહી હમણાં જ દાદાજી ત્યાં સ્પેસ જ નથી હમણાં હમણાં આપણે દાદીઓ પેલા વાત કરીને કે સિદ્ધ સ્પેસ જ નથી સ્પેસ જ નહીં તો વ્યવહાર થી કેવાય કે આત્મા એ રોકી છે મને વ્યવહાર થી આત્મા ગણાય છે ને વ્યવહાર થી અના ચેતન ક્યાંય મોટલે આકાશ રોક્યો એટલું આકાશ ને એને બે મહિ બે સાથે રહેવા છતાં બે એક એક બે કશું સરંત આકાશ એ રોકે બીજા તત્વે તો આકાશ ખબર રોક્યો બીજામાં ફક્ત કુદલ જ ને બીજા તત્વ માં ફક્ત કુદલ જ ને બધા કાળ પણ સ્પેસ રોકે તત્વ આમ તો ટંકો ને તો પછી બીજા જગા રોકે એવું પેલા ચેતન રોકતું નથી પેલા મોટા ભૂલાન કહો ધર્મ પરમાણુ એને પરમાણુ નથી ને ધર્માસ્તિક પરમાણુ તો નથી ને ધર્માણુ નહી પણ સ્કંદ તો પરમાણુ સ્કંદ ઉભા થઈ જાય એક દ્રવ્ય ગુણ હશે દાદાજી એ દ્રવ્ય ગુણ એ એ કામ લાગે અમુક જગ્યા માં જીવ ના હોય તો એ ના હોય એટલે બધું જીવ ના આધારે બધું ચા બે એટલે આ લોક માં છે ત્યાં સુધી બધા તત્વો સ્પેચ રોકે છે લોક છે લોક અને અલોક લોક માં છે ત્યાં સુધી બધા તત્વો સ્પેસ રોકે છે એવું કહેવાય ને નાસ્મા સીધા ગતિ માં પછી રોકતું છતાં આકાશ તત્વ તો ક્યાં પણ છે ને આકાશ તત્વ તો ક્યાં પણ છે ભગવાન ના ભાઈ ના ભાઈ અલોક માં વચ્ચે સ્થિતિ લોકલોક ની સ્થિતિ લોકાલોક વર્ષ ની સ્થિતિ આકાશ વગર ની એટલે સ્પેસ વગર ની સ્થિતિ એવું આપણા સમજમાં આવે જ નહીં ને ત્યારે કોઈ કોઈ કોઈ જગ્યા સ્પેસ વગર ની સ્પેસ નામ થી કામ નથી એમ તો આપડે આ બધું કઈ કામ નું નથી અમે તો બુદ્ધ ની પાસેથી પૂછીએ છીએ ને દાદર થી ભગવાન નું વિજ્ઞાન બુદ્ધિ કામ કરે અમારા જ્ઞાન ની જરૂર છે ના કર્યું એ તો દેખાતું છે લખાઈ કરું છે બધી મુખ્ય વાત નાખી છે આ બધી આપે કરી લખાય બોલે એટલે કે દુકાન રહી ગયું તારે શું થાય દૂધાક બધે કોણ બધે તો લકડો છે દાદા બોલે આવું તો પોતાના આ તો પોતાના માટે હોય ને દાદા પોતાને યાદ કરવા માટે શું શું રેફરન્સ કોન્ટેક્ટરીકે હું તો નોંધ વાક્ય નીકળે અમારા નાખે જ્ઞાનાવરણ કર્મ ને દે આપની વાત આપો જે કઈ પણ ખરાબ અથવા સરણ નો હોય ને પણ છતાં આવરણ તોરણ તો એ આવરણ તોડતી હશે ને આવરણ તો બધી વાણી બધી વાણી અસર કરે નઈ આપની બધી વાણી અસર કરે નહી એવું બને બધી વાણી અસર કરે નહીં ના દાખલા તરીકે આપ એક વાત કરો છો અત્યારે આ બધા બેઠા છીએ જુદા માણસો બેઠા છીએ હવે એ જુદી જુદી અસર સાથે હોય બધાની એનો અર્થ જુદી જુદી અસર થાય જુદું જુદું સમજાય જુદો જુદો પ્રકાશ પડે એ શું અથવા તો સમજણ માં જુદી રીતે ઉતરે કઈ જગ્યાએ આ બધું બનતું આમાં અમારી અમને ક્યાં આ બધું કઈ જગ્યાએ એનો વિસ્ફોટ થતો હશે આપની વાણી નો કઈ જગ્યાએ વિસ્ફોટ થતો હશે શું પ્રક્રિયા શું થતી હશે અંદર આવરણ તૂટ્યું એટલે તમે સમજે આ શબ્દ બોલાથી આ છે તે દેશના આધારે આ બધું છે ને મનુષ્ય ના મોડા બોડા ના આવરણ ના તૂટે ખબર ના પડે હવે બે ચીજ છે દાદાજી એક વાણીની અસર અને એક વાણીની યાદગીરી એક મેમરી દાદા શું શું બોલા એની મેમરી અને એક એની અસર વાણી ની અસર આવરણ તૂટ્યા આવે કેદગીરી બે વસ્તુ બની ને એ શું કહું છું દાદાજી મેમરી માં ન રહે એ કઈ મેમરી માં રહેવાનું કઈ ઇમ્પોર્ટન્ટ નથી ને વાણી મેમરી રહેવી છું એવું ઇમ્પોર્ટન્ટ નથી ને ના આવે તું દિલીપ માં આવ્યું આવરણ તૂટવું જરૂરી છે ને દાદાજી આવરણ તૂટવું એ બરાબર પણ યાદ રાખવું એવી તો યાદ રાખવા તો કઈ ફાયદો થાય ને યાદ રાખવાથી તો કઈ ફાયદો થાય નઈ સુરેશ કે આપની વાણી એક તો આવરણ તોડે છે અથવા બીજું યાદ રહી જાય ના એ આવરણ તોડી નેરણ તોડે ને પ્રતિવ સાથે હવે એટલે આવરણ તોડી ને આવે એ મહત્વનું છે ને યાદ રહેવું એ મહત્વનું નથી ને એનું મહત્વ જ નથી યાદ રહેવાનું મહત્વ નથી ભૂલે ગયેલી વસ્તુ આવેલી કામ કર્યું અને દાદાની વાત ખાતરી બેસે ને એ કામ આપણું ધ્યાન બરાબર હોય કઈક વાંધો હશે એટલે સાંભળવું જેટલું એટલે કેટલું સાંભળવું અને કેટલું સમજ માં આવવું એટલે મુખ્યપણું એમાં કેટલું સાંભળવું એ મુખ્ય નથી કેટલું સમજાય એ મુખ્ય છે ઘણું સાંભળવું એ મહત્વનું નથી કેટલું સમજાય એ મહત્વનું છે સમજાયું ને સૌરેલું ખોટું ઘર માં રહે તો યાદ રાખીને દર્શન માં આવેલ યાદ ના આવે દર્શન કે કારણ કે કોઈ કોઈ પૂછે કે શું સાંભળું સત્સંગમાં તો કઈ યાદ તો આવે નઈ કચડી નઈ કઈ આ બધી થોડી થોડી થોડું થોડું ટૂંકી ટૂંકી કઈ યાદ નો હોય અને અમારે લીલાદાર બહુ મોટો ઝઘડો કરે મન સાથે બેસ્યા પછી પ્રતિથી પ્રતિ એના પસ્તાવ પહેરા હતું आखिर शरीर बलतु है पुस्तक तो ज्ञानी तोड़ी ना बढ़ो रोगी बनी जाए बनी गयी घर मिले સાહેબ બીજા મહાન ક્રિયા કરવું હોય સનાતન શું બે જબડું આપતા વાત બઉ તમારી મને લાગે છે જ્ઞાન તો પલટું કુસુમ થોડી રાખે કેવા માત્ર જ્ઞાન હોય તો પછી ફળ આપે છે અટકી જાય છે એ શું ડિફેક્ટ છે ગુનેગારી આપડે ગુના માંથી ઉતરી જાય આઈઆઈન પાછી ઉતરી જાય પમ્પિંગ માર્ગ માર્ગર પણ નીકળે ને બધુ ગુનેગાર લીધે આપણા ગુના ના હોય કે ઘરમાં કે દુકાનમાં નીકળે નઈ એમ વાત હું કે હમણાં આમ કહીશ પણ પછી નીકળે નહી કોઈ બી વાત વ્યવહાર માં ઘર માં દુકાન માં એ વાત નીકળે નઈ કેવું હોય કે આવું કેવું છે પણ નીકળે નહીં એક જ પ્રકાર ના ગુનો હોય કે જાય અંતરાય કેવાય વાણી ના વાણીના અંતરાય કેવાય વાય નું ગુજરાત લીધે વાય દબાઈ જાય બીજા શિલરાસ લે પસીવે દે શક્તિ આયે હી ભંસી કી શિલરા થોડો થોડો શિલરાન થાય ને શક્તિ આયે શિલરાન નિસબન આવે સેલ દેસેક દોલા તસિલન થાય સેલ બસ જાયે સુગંધ આવતી હોય આ સાપ સાત મહાત્મા પરણવું આવું જ એમ કે સંસારમાં કેમ છે એમ પરળી જવું એમ અમારા જવા હોય ને બધા દીકરીઓ મોટી થાય અને છેલ્લા માં હોય ને તો ક્યાં છોકરો ગોતવા માંડે छोकरी आज भारगन लगन, कर, लगन करूचु एक તેલ નાખું તેલ નાખું ચલાવું કામ માટે કરાવ્યું જીવવાનું છે જન્્યા હોય તો જીવાનું છે લોકો પૂછે છે તમારે કેવાનું શું કરવાનું ઘટી ચલાવો કામ લો તમે આ બધા દોડો છો પૈસાની પાછળ તો આમ તો તમારે બધું સુખ છે તો સુકામ દોડો છો તો કે બધા દોડે છે એટલે અમે દોડીએ છીએ એવું પણ દોડશે મને ખબર નથી સુકામ દોડ્યું છે મને જવાબ કેવો બધા પ્રશ્નો ને આવરી લે એવો જવાબ હોય પછી પ્રશ્ન પૂછાનો એવી બોલે મારો ઘંટી ચલાવી નથી પાણી કાઢવું નથી દાદા હું તને ક્લિયર કરું છું બે બી એટલી નહીં ખાવા ને આપીએ છીએ એટલે દાદા જનકીભાઈ કહ્યું એવી રીતે બધા એમ કર હા એટલે આપડે પત છે પત પડે જોઈએ છે ને આપડે કેવું સર ચાલે છે આમ છે પણ એને પણ ક્યાં હારું પડે થાય છે घट्टी चलाई चला चलाम चलाव कई જેમાં બધા પછી પ્રશ્ન પૂછવાના જવા પ્રશ્ન એની મેરેજ બંધ થઈ જાય સહજ રીતે દાદા એનો અર્થ એવો ખરો કે જ્ઞાનીઓ પ્રશ્ન પૂછે છે દીકરા દીકરી બીજું છે બરાબર તમો કેના વાડે વાડે કે ત્યાં ના હારું થકી કે હા ત્યાં ના હારું બને કે પણ દાદા પ્રાણભાઈને એક પ્રશ્ન બહુ બહુ સુંદર છે કે આજે બાળકોને પ્રશ્ન થાય કે મારે સેના માટે તો એનો જવાબ આપનાર નાની પુરુષો પણ નથી એટલે ભારત પણ શું કરે આપણી જાગૃતિ બંધ થઈ ગઈ છે જાગૃતિ દુષમકાની રાતી દુષમકાની આવતી હે આ તેસી બોલો પછી જગાડ્યા પછી ના ઉગી જાય ઉગી જાય પાછા ઉઠો ઉઠો ઉઠો કરે ઉગી જાય પણ વધારે ઉઠાવી પછી નોતો અમને ક્યાંય નથી મળતો કેવી આ વિસ્તિતી एट पूछवा गया खाना खाना ना ना। करो, ते बना बताया घना बताया पूछवाल गो तरह खाया करो यदूत तो दादा तो दादा एम नो दोष नालको नो नजा नो दोष शूमने क्या जवाब आखि दुनिया करीस वर्ष छोक बीजी वक्त हिमालय <laughs> <laughs> <laughs> दा, दा, दा, ने <laughs> दा मारी मारी कोई रोग रोग मित्राग थे के <laughs> दादा अभी अगर बहुत सावधानी मोटू करते માયા જે પછી બહાર નીકળે માયા ખાવાનું મળે છે ઓછી મહેનતે છે જેને વિચારવાનો ટાઈમ છે એ બાકી પેલા ઈશ્વર થશે તાર ની વાત તમે મશનેરી હારી હોય કઈ માર્ગ છે અહીંના હરિદોરે કેટલી શક્તિ આવે એવું જમે એટલે વધારે શક્તિ આવે કેવી રીતે દાદા કોમે છે કોણ હમણાં ગયા है? जवाबदारी मार्ग वेदांी ईश्वर ने सब ईश्वर हू करता छू भानश्वर वेदांत नीस समझात नहीं आप હું કરતા નાખીએ છીએ આપણા લોકો ભલે પણ એટલે હું કરું છું એના માટે આખો દાડો ધંધાવાદ કર્યા કરે છે ના થાય ક્રોધ થતો હોય તો ધીમો કરવા માટે બહુ પ્રયત્ન કર્યો પછી ના થાય એવા શું છે પણ એમાં પ્રયત્ન જાતે જવાબદાર કરે છે એટલે આપે એમ કશો મેરાબર છે એટલે આપે એમ કહ્યું કે ત્યાંના લોકો જીવ કારણ કે એમ કે છે કે આબ તો ભગવાનને કર્યું આйна લોકો ઈશ્વર તો અરે ક્યાં મત કે દે દે ના ઇત નિકરતી કે હા ભગવાનને કર્યું ઈશ્વર ખોકર તો ભગવાન કરવા કે પછી ક્યાં મત ઓ દિલાખણ જરૂર થી હતી નો રીસન થી હતી તો રીસન થી મને થરવા માટે વર જો ભૂસાઈ રહ્યો હતો આ કોઈ તેજ લાગી ગઈ દે એટલે દાડા ईश्वर नेता कर्मश्वर ने दोष खरी बराबर સારા પણ સારા કરો એનો જ થયો એને કરતા પણ સ્વીકારી ભગવાન ને ભગવાન પણ આ બહાર પાડવી નઈ લોકોએ નઈ આવું મેં તો લોકો મારતો દાદા કે આપડે રિસર્ચ થઈ ગયા કહો દાદા ને કહો અમને ઉપકારી છે અમારા કેટલાય પ્રશ્નો જવાબ આમાં આવી જાય છે એ કે છે કે પરમેશ્વર ની જગ્યાએ મૂકી દીધા પરમેશ્વર થવા માં મૂકી દીધા દબાણ નથી કરતો અને કોઈ પૂછે મારે પલમુ ના પડવું બે બાજુ ઘણી અવરો મળે તક બધું રિપેર કર્યા કર્યા રહેલા અવડા મળ્યા પછી રિપેરિંગ હા હું તું તો રિપેર કર્યા પછી આપડે પાસે નીકળીએ માર્ગ નથી દાદા એનો જવાબ આવી જાય છે ભણવું એનું પણ કોઈ ને ભણવું ને પરણવું બે વાત પૂછી છે ભણવું અને પરણવું બે વાત પૂછી છે તો પછી ભણવું પણ ચિતી કે કે કે ફાનબે કહે છે કે બેને પૂછ્યું છે આપને ઘણવાનો અને પરણવાનો પરણવાની વાત તો આપેને કહી થોડી પૂરી પૂરી કઈ છે પૂરી તો આપો બરોજે બરોજે તો બરોજ ડરાવાય નહીં ક્યાં દીપણું ડરાવાય ત્યારે બંધા પણ કે ઉત્સવ માટે છે આ દુનિયામાં કે બણમો અને પરણવું જોઈએ ને ને એ <laughs> <laughs> मंजुलाम के ના પહેલા ના પડવું હોય તો તેના રસ્તા હોય તો કિલો લગાવે છે આ સિદ્ધાર્થ હોય તો નઈ તો અમુક જોખમે શું છે સાચું બનશે શ્રદ્ધા છે ખરું સાસુ કેવી હોય સાસુ કેવી ના હોય સમજાય છે કે પરિણા વગર પણ મને ખબર છે આવું હોય સાસુ ની વાત કે પરિણામ વગર પણ મને ખબર છે હા એની બધા ભરકાત છે